ત્રણ પાંચ ઓગણસી જોઈ ગયા હું આખલા બે ના હોય ભગવાને કહ્યું શક્તિ આપજો કે ભગવાન ની જોડે ભગવાન ભગવાન ભાઈ થવાની વિચાર થયા બે બળ કાચું બે ભગવાન આ તો ભગવાન પાસે જવા માટે તૈયારી કરી રહ્યા છે રાજી થયા કરી નહીં તો પારો શું હોય ને આવ્યો નઈ જાય ને ને ને ને પાછું પર કયું છે શું અને પાછળતામાં જઈ રહ્યું છે કે માગણી કરાય બોલ્યા એ પ્રમાણે જ થાય બોલ્યા પ્રમાણ થાય બોલ પાછો ના ભરે બરોબર કોઈ એવી ચીજ નહિ કે મન ને જગત માં કોઈ એવી ચીજ નથી કે મન ને ચાર તત્વો પાંચમું આકાશ આ પાંચ આને છઠું કરું ચાર માંથી આ બધું જે દેખાય છે ચાર માંથી દેખાય છે આકાશો એનું એજ શું થયું આકાશ નો થતા અવસ્થા થતી આવી નાખી અને ચા બનાવી તે જુદી ખાણ પછી ચા બનાવી તે જુદી દૂધ પછી ચા બનાવી તે જુદી દૂધ પહેરું નાખીને ચા બનાવી તે જુદી અને આનંદ આનંદ આનંદ ગાળી આગળ આનું આથી ધરાવો નહીં થતો વિચારતો ફેરવો કઈ આગળ શું કર્યું આ તુસ્થાળામાં આ માટીના તુસ્થાળામાં કઈ આગળ શું કર્યું છે કોઈ પણ નાટલું હોય મીઠું લાગ્યું એ એનું ફળ આપણે વગર એટલું કડવું લગાડશે તો વિતરાક થાય ન જે ચાકશે તેનું ફળ મળશે અવશ્ય માટે ફળ જોયતું અવશે તમે કયા કરેલા કે આપડે ડિસ્ચાર્જ સ્વરૂપે આહાર આવે છે ને એમાં થોડો રસ્તો અમને પડે જ છે ને અમને અમુક વ્યક્તિઓમાં એ તો એ ભાવ બદલાય છે પણ હવે એ આવે ને કે સ્વામી વ્યક્તિ નું કે સ્વામી પ્રકૃતિ ગમે તો આ પ્રકૃતિ દેખાય છે તો આધાર એની પાછળ પાછળ પિલો છે એ ખબર પડે પણ આ ગમે આ ભાઈ ગમે છે એમની પ્રકૃતિ ગમે છે એમની અમે એમનામાં જ્ઞાન હોય ચંદ્રકાંત ભાઈ આવે તો એમની જ્ઞાન મોહ અમને લાગે એ લાગે ને પણ એ તો પછી આપડે અમે તો દા વાગે ના થયા ચાર વાગે એમાં થોડો રાગ ને રસ્તો આવી જાય છે અમે જોઈએ આ જ્ઞાન ના ગપ્પા મારવા બેઠા રાત ના દર થી થવા ચાર વાગે ગયા હવે એ અમારો મો અમારો રાગા મારવા બેઠા જ્ઞાન ના છે મોહ ને કઈ એવું નથી જે મોહ નિર્મો જે મોહ નિર્મો નિર્મો શું કરે અમારો પ્રશસ્ત મહત્વ છે એ રસ્તો અમે ચાખીએ છીએ ને એટલે પાછો માર છોડવાનો છે મને બહુ જા નથી પૂછ કરું છું હા કુલ બી નીકળ્યું કેટલી ટેબો થઇ ગયો છે આ રીતે કબુલ કરે છે આપતો વાળી થોડું નીકળશે એમ બીજા શબ્દો એવા છે કેવા જઈએ તો બઉ લોકો આગામી લખો એમ કે છે આગમ સૂત્રો આ તો તમારી છપાવા ગયા પાંચવી રજુ કાઢે છે સામાન નથી હોય તો પૈસા હું આપીશ પણ ધબા વગર છે પૈસા હું આપી બોલશે ને આપડા આપ્યું માટે ના આપ્યો હોય એક શબ્દો સાથ પડાવી જવા માટે ના આપ્યો હોય દુરુપયોગ ના કર્યો હોય શબ્દ નો પઢાઈ લેવાની પોતાનો એટલા માટે નહીં બીજું પોતાના માન ને માટે ના હોય બરોબર પોતાના માન ને માટે અને સ્વાર્થ માટે ના હોય તો મસ્કાયેલી આમ શું વાંધો તમને એમ લાગે છે માણસ ભગવાન છે શું છે ભગવાન છે ભલે ગધેડો છે પણ બઉ નુકસાનકારક ને મનમાં જરા બુદ્ધિ નો વધારે બુદ્ધિ વધી રહ્યા ત્યારે ઓછી બુદ્ધિ મુશ્કેલી કરે ત્યાં સુધી અબ વધારે બુદ્ધિવાઈ મસ્કે કરે વાતો નહીં હા વધારે બુદ્ધિવાઈ મસ્કે કરે વાતો નથી હા પણ એક ઘરે જ ભણાવી દીધી છે કે તે તે બરાબર ઓ જતો નંદે જોકમતાથી બંધી ગઈ અમે અમે કમન કમન નહી દાદા એટલે જો કે કે છે તે મકરી અત્યારે તો બહુ જ ગુસ્સે છે નોતે મકલ ગુની ના થાય તો બાજુમાં જ હોય તો કોક બાજુમાં હોય બધા રામમંડળ આવ્યા ના તો બરાબર હે આ તો એવા ભગવાન હતી આ દશાઓ ભગવાન છે આપડા વાળા બધું શું થયા ભગવાન એક જ બધું શું થયા એ ને ને નાના માણસરી મારી જાય છે મારાથી મોટા કરી રહી ગુજરાત જેને જ ના હોય શું આપડે તો ખરેખર ક્રોધ માલ માયુ વપરાતા નથી બે બે મારો કાલે બે મા વધારે છે પણ આ જેટવા માટે બંધનો વધારે છે સમજુ છૂટવા માટે બંધનો વધારે છે છૂટવા એની ઈચ્છા છૂટવાની ભાવના છૂટવાની છે અરે અબંધો માણસ છૂટવાની જે વાત કરે છે એ પોતે છૂટવાનું માને છે પણ વાસ્તવિક એ બી બંધન છે વધારે બંધન નો માર્ગ અને છૂટવાનો માર્ગ એ જાણતો શું કરવાથી બંધાય દરેક આચાર્ય સદન થી કરતા છે કે એક બે આચાર્ય બધા જ પછી આ મારું વાંક પહેલું ના સમજાય પછી નઈ કબરું કરે પહેલું નાખે અમારો વ્યવહાર નથી દાવો હોય કે જય શ્રી રાખ આપણો વ્યવહાર યથાર્થ વ્યવહાર છે આ લોકો યથાર્થ ને પેલા જુદી કરે તમે શુદ્ધ ની વાક્યા જુદી કરો સાધુ વ્યવહાર યથાશ કેવાય પણ જે આત્મા ને પરમાત્મા ની વાત હોય તો વ્યવહાર હોય તો શુદ્ધ વ્યવહાર હોય બધું કેવું શુદ્ધ વ્યવહાર શુદ્ધ વ્યવહાર જેને આગળ ના જ્ઞાનીઓ એક્સેપ્ટ કરેલી વસ્તુ શુદ્ધ વ્યવહાર હોય બંધન માંથી છૂટશે કઈ રીતે એ લોકો ઈ લોકો છૂટશે કઈ રીતે એ સાધુઓ જે બધા બંધાયેલા છે છૂટશે કઈ રીતે છૂટવાની વાત શ્યા કરવાની બંધારણ વધારે બંધાવાના છૂટવા માટે નથી ગયા એની ઈચ્છા એ ભાઈ લખેલું છે પણ પેલો ગુરુ તો કોઈ પણ માથે જ કોઈ નહી બાપો હોય નહી ચાલે જાય અંધારી ગુરુ અને આપડે જુદું લાગે ને આ દેહ ને ફાઇલ નંબર વન કે આત્મા ને દેહ જુદા ચોખ્ખી ઉગાડી ઉડી સ્પષ્ટ વાત કેવો શુદ્ધ વ્યવહાર કેવહ છે ને રિલેટિવ છે એટલે સાપેક્ષ એટલે સાપેક્ષ તારે સાપેક્ષ છે સાપેક્ષ સાપેક્ષ જાણવું બધું ના આવે એવું કેવું યથાર્થ વ્યવહાર સાધુ નો વ્યવહાર યથાર્થ અને મહાવીર ભગવાન નો વ્યવહાર તે યથાર્થ વ્યવહાર ક્યારે કેવાય એમના કહ્યા પ્રમાણે હોય તારે ઉપયોગ રહેતો હોય તો ઉપયોગ ચલાવી લીધેલું બરો વ્યવહાર શુદ્ધ છે કે અશુદ્ધ છે તમારે ખાવાનું છે લાખો એકાદ માણસ એનો વખતે ને સલામતી સલામતી લાગી ને હાલ દેખાય છે અને મને તમારે દેખાય છે દસમ બોલે ચારિત્રમો ભેગું છે ચારિત્રમો એ આખા ભગવાન મારે બોલ્યા હોય આમ વાર ને અંદાજ તરફ ભજી ગયો પડશે નઈ ક્યાં સાંસદ યા આ દેને તેલ પર સાઈન નંબર આ દેને પાઈન નંબર ઓ મે તો બતાય ગમે પર મે નિય નિય કરી ને તો મારું પેન હજી વાતો કુ નતી મારા પેન એ દાદા તો વર્ષ કે નગરપુર સાઈન નંબર આ કે બરોડી સાઈન નંબર આ આટમા દલો એ કે સાઈન નંબર ટુ કે હા કરી ખાયરો ખાયરો બહુ કે બહુ સુંદર વાળી મન લે ગાજા વાસને ત્યાં ના નીકળવાનું ત્યાં ગયે ઇન્સ્ટાલેશન પાલે નીકળ સન ગમેને યાદ નથી તમને ગોમેતન दादा ગોમેતને 4 5 78 રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી સવારે દરિયા કિનારે કે તો અઘોરા કેવું ગણ પડે